તમને શ્રદ્ધા કે આ મંત્ર બધા કાગળ આજે વિજ્ઞાન જે કુદ ભણું છે કાગળ આજે જે વિજ્ઞાન કૂદતે કૂદતે વધી જાય છે એ તો પેલું વિજ્ઞાન બાહ્ય વિજ્ઞાન છે શું અને બાહ્ય વિજ્ઞાન તો એની હદ સુધી શોભે નોર્માલિટી સુધી શોભે શું લાગે તો વિજ્ઞાન ને ક્યાં સુધી પોતાનો નાશ ફરી લાવ્યુંનો નાશ ફર્યો તો આ વિજ્ઞાન નાશ કરશે સંજોગો ઉભા થઈ રહ્યા છે આ સંજોગો તો આ સંજોગો જ બનશે બીજા કોઈ સંજોગો બને નતું કારણ કે આપડા લોકો અધ્યાત્મિક મતા બહુતા મતા માટે જ લડ્યા છે શું કહ્યું અમારું માન ઉત્સાહ તમારું માનેલું ખોટું એના માટે આડાઈ પણ એ અત્યારે લડાઈ ઓછી થઈ જાય સંજોગ એવા થયા છે કે મતા ટોચા થઈ ગયા લોકો મથાજ ઘણા ઉઠા મોડા આ લોકો શું એટલે કામ નીકળી જશે નીકળી જશે પણ પછી આપણે ઊંચા સ્ટેન્ડ ઉપર જઈ રહ્યા છીએ ચમત્કાર નું જીવનમાં સ્થાન નથી શું ચમત્કાર અંધશ્રદ્ધા બદલી જાય અથાત મે જોયું એ ચમત્કાર કરે છે એ લોકો સ્થિર કરે છે હા આપડે સત્ય સાહેબ છે ને માણસો સ્થિર થઇ જાય છે ભલે કારણ કે ત્યાં બુદ્ધિજીવી નથી જતો એટલે એમને મજા પડી છે તો એની પર શ્રદ્ધા બેસી જાય છે શ્રદ્ધા બેઠા છે સાઈ બાબા નું સાઈ બાબા શું હેલ્પ કરે છે આંખ નીચે દેખાયા કરે તો પછી મેં કોઈ સ્થિરતા જાય રહે છે તો અહીંયા શું કામ છે મારે તો તમારાતા ના રહેતું હોય હા ગગર કોઈ પણ જગ્યાએ શીરતા રહે છે એ થોડા લાડ છોડ્યું મારી શું રહેશે પેલું છોડી દે આપડે કરવાથી અને આ દાળ પકડાય નહીં તો બગડી દે ને ખાતર એટલે ના પાડું હું આવા ના પાડું જે રંગેલો માર છે ના પડવું પણ સંતોષ ના થતો ક્વોલિટી માટે શું છે અહી ક્વોન્ટિટી એટલે આ લાખો પણ દેખાયા ખરા મારે અહીં શું કરવાનું છે ક્યાં ને આ કિમન બીજા કોણ બેહા નહી જરૂર છે ક્વાર નહિ ધીમે ધીમે પચાસ હજાર માણસ થઈ ગયું અને પેલું તો આ ક્વોલિટી ક્વાન્ટિટી ફરવાયા તો પાંચ લાખ રહ્યા શું કરીયે ક્યાં બે કોઈ બેહાનું સર નથી કશું આ ધ્યાન દેવા કોઈને મેળા પર દઈએ છે ને હા કારણ કે આપડે તો શું કહીએ છીએ કે જે સુખ હું પામ સુખ તું પામ બસ બીજો માર્ગ નથી અને સંસારમાં છુટકારો મેળવે ખુલાસા થઈ ગયા ભાઈ બીજા વાર પૂછજો હા બધું પૂછાય ધ્યાત્મિક દ્રષ્ટિ થી બધા ને લીધે જે અનુભવ ચમત્કારી રૂપે સપના માં અનુભવાય છે એને શું કેવા ને તે અનુભવ સત્ય હોય છે કોણ કુ જલ્દી એલે दादा ڈاکળા પણ શું શું દેખાય છે એમ તો પ્રમાણ ગોતાઈ છે दादाનો ڈاکળા બોલ दादाનો ڈاکળા આપો તો પેલેસ પાસે મને માગી માનતો ને दादा અહીંયા તો થોડી ટેન્શન છે આપ કેવી રીતે વાગેમાં હું gimana કે માથી મને લેવાય ને કેનો સાધારણ સત્સન માંગો તો ભાઈ કદી તો કેમ કરેલા તો મને સંત બેસરી નઈ જો દાદા પાસે છે મારા સત્સંગ માં જોવાતું નથી પછી રાત્રે સ્વપ્ન માં દાદા આયા વૈધ રાત થઈને વૈદરાજ થઈને વૈદ થઈને તમે ગયા સ્વપ્ન માં અને बाधी आपी और पी बी पड़ी बांधता था आँख खुली गई आंख खुलता शरीर आखू कूर थी गयु सवरे एकदम पक्षी निवाद આવું તો હજારો જગ્યાએ બને છે લોકો ભાવો બના તમે ચમત્કાર તો હું ભાવો નથી દાદા નથી કેતા પણ એવું થાય છે ને હા ભાઈ થાય છે પણ આને ચમત્કાર કે જગત તો કે જો આવું લોકો ભૂત કહે છે ને તો લોકો આમાંથી નીકળે બહાર જોવા તમારો હાટ લો જેટલું તમે બટન દબાવો એટલું તૈયાર શું એટલે તમારી બટન દબાવવાની વારે વાર છે આવું આપણી મારફત આપડી સહી માગે છે ચમત્કાર થાય કે નઈ છે આપડી સહી માગત જગત કે ચમત્કાર ખરી વાત ખોટી ચમત્કાર ખોટી વાત છે જો પછી આમ જાય જાય એટલા માટે દાદા કે હા પહેરાય જાય બધું કરી જવું રે ને બીજા હવા માં અલ થઈ જવું આમ શું થાય આવું જાય થાય એટલે સુક્ષ્મ શરીર સુર ફર્યા કરું અમેરિકા જાય છે હું અમેરિકા તો ને તારે અહીંયા અમદાવાદ ના સંઘપતિ રમેશભાઈ એમને આવીને વિધિ કરાઈ ગયો હતો રાત રાત્રે સવારમાં મરકે ઉઠતા ઉઠતા પેલા થોડોક જ વાપેલો કાગળ આવ્યો આપડે ઉડાડી ગયેલો જેને બદલો જોયું તો બોલે આવી ચમત્કાર તમારો આપડે બદલા જોઈએ ઉડાડી ગયો ચમત્કાર નથી ચમત્કાર બીજો માણસ કરી શકે નહિ એમના ચમત્કાર તો લોકો કારણ કે આટલું જો કામ નો અધવાડી શકાય નથી એટલા બધા વાસણો થઈ ગયા છે એ અધવાડી શકાયું નથી એટલે કરી રહ્યું છે કુદરતાની પાછળ બધું થઈ રહ્યું છે ચમત્કાર નથી હું કીધું આ આ આ બધાય ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર બોલાવી છે ભાખરી ભાખરી ભાખરી ભક્સાહાર ભાકરચારી પરિસ્થિતિ ના અંત આવ્યા એના અંત ના જ શરૂઆત થવાઈ જશે આવે બિગીનીંગ થઈ ગયું છે એન્ડ આવશે ધમધોકાટ વાદા વાગશે હજુ તો હજુ બઉ છે વાદા વાગ્યા છે નજીક માં આવશે દા આવી ખબર પડશે ને સાધનો ઘણા તો હા અમેરિકા સાધનો હરિયો કરશે અમેરિકા કોના હારું બનાયા ભાવ થી અમેરિકા એ બનાવ્યું અને રશિયા એવા ભાવ થી બનાવ્યું કે અમેરિકા ખતમ કરી નાખું કે ત્યાં જ ત્યાં જ ફટાકડા ફૂટી જવાના આપણે ભાઈ આપણા હારું કોઈ બનાવ્યું નવરોજ નથી આપણા હારું કઈ આપણા આપણા માટે તો કઈ બનાવ્યું લઈ આવે છે આપણા માટે આવે એવું છે ને મારી પાસે હોય અને તમારું પછી હોય પણ જેમ શક્તિ હોય તેમ હા ગયો મસાલો મળી ગયો આપણને સોનો સોનો મસાલો મળ્યો મળશે ભાઈ બે ઉભામાં મળી ગયો ભાઈ કે મગજ ની કમાન છટતી જતી હોય તો એના માટે શું કરવું પતંગ બનાવી છે એમને જ્ઞાન લીધેલું છે ઘર માં કોઈ વખત વાત થાય તો આવો ને તો આવો તમ ફેરફાર થઈ જાય હું આવું છું કે છે પોતે આવે છે હા પૂછવું મને હા હકીકત તો હું તમે દિવસ રાત બધા જ કરું શાંતિ નથી તમને પોતાની શાંતિ રહે છે ઘણો ફરક છે ફરક ઘણો છે ધ્યાન થી બહુ હવાતું નહીં ચાલી રહ્યું એટલે આવે છે દાદા નો એમ કેમત્ શબ્દ ના કે ચમત્કાર શબ્દ નહીં દાદા ને ભાવ ભાવ કૃપા મને લાગે છે કૃપા કૃપા બધા કરો ભગવાનજીભાઈ નામ તો ભગવાનજીભાઈ છે નામ તો ભગવાનજી ભાઈ આયા પણ તમે કોણ ખરેખર માય નિમિત્ત ભગવાનજી કે કે તમે કોણ નામ સાથે લેવા દેવા ન હોય આત્મા સાથે લેવા દેવા હોય ને હા એટલે એ આત્મા છે આત્મા નું અત્યારે પોતાનું ભર નથી હું લોકો માન્યું કે ભગવાનજી ને એ માની લીધું ભગવાનજી એટલે બધા આત્મા રહી ગયો શું થયું એ જ્ઞાન હારીએ આવ્યો પછી શાંતિ કાયમ ની ભે કરી આટલું શાંતિ શિવ તો વ જાય એલા આવજો દેવ બડા લાવણા એટલે વધારે તીજ હા તો આપણે શું કહે છે બુદ્ધિ એટલે બરાપો મોટી બુદ્ધિ તો ઓછો બરાપણ વધારે બુદ્ધિ ને વધારે બરાપો કાઉન્ટર એટલે ઇતતે કાઉન્ટર એલા આવજો સદન એટલે બે આમ બહાર જુદા બેસી રહ્યા હતા મારા દર્શન થાય ને કહેશે એટલે હું ઘરે ચોટી પડ્યા દર્શન વાર ચોટી પડ્યા શું કર્યું હા એ તો ગુજરાતી રીતે બધી ફાધર અમારા ગામ ના હતા એટલે હવે શું થયું કે હું ઘણું કઉ ચમત્કાર જેવી વસ્તુ નથી પણ પેલાથી કે જાતે આવું બોલું ચુકે એટલે આખા ગામમાં કઈ વર્યા એટલે ચમત્કમ કઈ કશું ને આ તો વાહ વાયો નળિયું કસું અને તે દેખી ને કૂદવું કસ્યું શું આ બધા સંજોગોનું મિલન છે સંજોગોનું મિલન છે આ ના એને બાર મટી ગયો મને આવું થાય છે મને મટાડો મેં એમને કહ્યું કહી દઉં તમારું શું કેવાનું આપ્યા કોને ચમત્કાર કેવાય જો આ બેન ને ચમત્કાર કર્યો ને એ બહુ મોટા આવા આવા ચમત્કાર બધા બઉ નોંધ કરી અને બહાર પાડવું છે પેપર માં કે અમારે તો આવા ચમત્કાર થાય પણ દાદા પોતે ના પડે છે લોકો ની ચમત્કાર ની વેલ્યુએશન્યુએશન થઈ જાય બહાર પાડ્યું છે પણ આપડે તો કોઈ કાળજી એવું રાખે નઈ આ તો બધા આવા આનંદ થયો ચિંતા નહિ વર નહીં ચિંતા વરિ વાળો કાળજી રાખે અમને તો બધા થઈ ગયા હવે આવી કોણ કાળજી રાખે નહી તો એમને કહ્યું તો બહુ મોટો ચમત્કાર કહેવાય નઈ સાયન્ટ પ્રૂફ આપવું હોય કોઈ માણસ ને તો કોઈ પણ રસ્ત નો સહયોગ ની જરૂર ના પડે તેને ચમત્કાર કહેવાય કોને સહયોગ સહયોગ ની જરૂર સહયોગ ની જરૂર ના પડે આ જગત માં સંયોગ સિવાય કોઈ વસ્તુ બનતી નથી કારણ કે આપો તો હું તને પાણી બને હારું તમે તને સ્વભાવ છે પાણી થવાના શું છે એમાં તું જાણ કરું હું એક આપું અને તું ઘણા આપું તને કહું ચમત્કાર સંયોગો નું મિલન ના થવું જોઈએ આવડે નહીં હું તેને ખુલાસે પૂછે ને તેને હજાર તોડી નાખું કેમ પૂછતું સતાવા ના આવડે ને કઈ આપડે એની પાસે પડી બાર આવવા ને પાર આવે નથી ભાવ ભાવ કરો કરો ને, આપણે બઉ વિધિ કરું દેખા કરી અને છોડાવે ને હવે પકડાવે ચલાવે પણ અહંકાર શું નામ તમારું નવીનભાઈ ખરેખર નવીનભાઈ ખરેખર નવીનભાઈ ખરેખર તમે આત્મા નવીનભાઈ ટપાલ સ્વીકારો નહીં અત્યારે નવીનભાઈ અપમાન કરે છે તમને રૂપ થાય છે નવીનભાઈ ને અપમાન કરીએ રૂપ થાય છે કેમ નવીન ભીર અસર રહે છે ધર્મ કરવા ગયા પણ પૂરે ભ્રાંતિ ભ્રાંતિ ધર્મ ભ્રાંતિ ધર્મો બધા ધર્મો અહંકાર ને પોચવાનો જતો શું હોવું જોઈએ તે હિન્દુસ્તાન માં જ છે દીદી કઈ કોઈ જગ હોય નઈ અને તે કોક કાયમ હોય હોતું જ નથી જ્ઞાની પુરુષ હોય ત્યારે હોય ત્યાં જ્ઞાની પુરુષો કોખ પેરો હોય લાખો વર્ષે જ્ઞાની કોનું નામ બુદ્ધિ ના હોય ના હોય બુદ્ધિ તો અને પેલા બુદ્ધિ વાળા જ્ઞાની હોય એક થી ચડેવા હોય પાછા હરીફ હોય રેસકો માંસ હોય ઘોડા હોય ખરા જ્ઞાની ઘોડા હોય ઘોડા હોય બુદ્ધિ જ હોય એટલે જોડ જ હોય કુદરતનું કેવું બંધ રાખે અને લાખો જ્ઞાનીનો એક જ અભિપ્રાય હોય અને એક અજ્ઞાની લાખ અભિપ્રાય એક અજ્ઞાની હોય તો લાખો અભિપ્રાય કરે હવે લાખો જ્ઞાની હોય બધાનો એક જ અભિપ્રાય એક જ સૂર નો સુર નીકળે તો જ્ઞાની હોય તો અને મતભેદ પડે કાગડા બધા શું કયું કાગડા કઉ કરી ને દસ પંદર ભેગા થયા બોબુ આવું નહીં કઉ કરી મળે જો મતભેદ પડે એ કાગડા બધા અને પરમહંશ ની વાત જ બીજે ને આ લોકો પરમહંશ લખે છે એટલે પરમ શબ્દ લખવાની ખાતર લખે છે ખબર ને હું સારું છે આ બેન જેવા દુકાન પાણી થાય શું અમે ત્યાં ગયા હતા એ કઈ બહેનો ને કઈ ખબર પડી છે તો હેડ બેનો એટલે એ કે છે કે દાદાજી તમારી વાત અમને બઉ ગમી માટે તમે જમવા આવો બહેન હું જમવા જવાતો નથી તમે તો અહીંયા આગળ આવ્યો અમારે જમવા પાર ના આવે હું જો જમવા બહાર પડું મારે પાડ આવે નહીં એના કરતા હું તમારો પ્રસાદ લઈ જાય છે ખસી જઈએ અમે ત્યાં ઉભા નથી કાયા બ્રહ્ચરી વાત ને દર્શન કરવા જાય શું કેવાય ને હારા અરે હડતા બળતા કામ બ્રહ્મચારી ની વાત કોણ કરે ના દાદા જમવા દાવું પડશે અમે જાતે બનાવી ને આપીએ અમે જાતે બનાવી ને કરી આપીએ જાતે બનાવી પીસ્યું એવું સરસ અમારે મારે ખવાય તો મારાથી કઈ પડે એનો ભાવ જોવું તો એનો ભાવ મને જબરદસ્ત લાગ્યો આવો પ્રેમ નહી તો શું આવી દેવાના હતા અમારે હોય શું આપી દીધું અમારી પાસે કયું કઈ અમે કી દેવાના એને પ્રેમ જોયો અમે પ્રેમ હોય અમારે પાસે બીજું કઈ હોય નહી સામાન્ય બધે એવરી વેર અને જગત માં કોઈ દોષિત તમને દેખાય નહીં દેખાય જગત માં કોઈ પણ દેખાય નહીં સાફ હોય જેનો તમને દોષિત દેખાય છે ને એનો ભય પેહ જાય શું પે જાય અમને દોષિત દેખાય નહિ હું ચા થાય દોષિત નથી અમે બધું આધાર બાધાર બધું જ્ઞાન થી જાણીએ બધું આ દોષિત દેખાય છે એ તો ધાન દ્રષ્ટિ છે શું છે ધાનત્રી દ્રષ્ટિ આ તો નાસે તે આપણો તેના ધૈત જંદવ દેન ની કે કે હાચકૂટ જે કાળમાં ઓ અડા હર વર્ષો કાળ છે તે એના માટે વસ્તુ જુદી હોય આત્મા આવે ને આ સારું છે અને ધર્મ એટલે જુઓ કે બીજા અવસાન ભવ થી સુખો મળે તારો અવતાર મળે બધું મળે જો અને પેલો તો હા ઉડી ભગવાન ચોક્કસ છે અરે તે બીજા જીવો કરતા વધુ પ્રગટ રીતે થયા છે કેવું બીજા જીવો માં જેટલું વ્યવસાય મનુષ્ય થયેલું છે દુઃખ થી રહી જ થવું હોય તો દુઃખ ના જ ગમતું હોય અને સુખ ગમતું હોય તો દુઃખ ગમે ગમવું હોય ગમાવડવું જ પડે ને આ કલ્પિત સુખ છે સમજી સુખ ભોગવી છે કલ્પિત છે કેવું કલ્પિત કલ્પિત પછી જાય નહી જગત માં કોઈ ને હોય ખરું સાસું સુખ સાસુ સુખ હોય ઘરું પચી જાય જે રીતે સુખ ની જેવી રાખે એ રીતે માન્યતા થી રહેલા ની સુખ ના રહે માન્યતા હોય તો મન ક્યારે વસવસતો ઘરી વાર જો કરી આખી રાત સંખેડુ શું શેખવાનું સંખેડાય નઈ સનાતન સુખ ના ભોગી છે બહુ થઈ ગયું હવે તો દક્ષિણ કરી ગયું અહીં એકાદ હોય તો આગળ બાગડી ઉછી કર ખરું ખરું દર્શન કરી દીધા ચિંતિત મને કહે છે સાહેબ તમારી પાસે આયા જો અમને દુઃખ રહે શું તો પછી અમે તો આજે શું કર્યા કે તમારી આપડી દેશે કે મારી આપડું ના કહેવા દે છે ભરમાં જો મને દુઃખે તમારી આબરું જશે કે ના મારી આવડું જાય નહી એટલું ભગવાનની મારી કૃપા થશે એટલે તમારા હરેક કાર્યો થાય ગયો અને મારી આવડું નહી જવા દે કારણ જે કાર્ય આશા રાખતા તે કાળ આવ્યો ને तच्च्युक्कर्टा उच्योका रही रियो, चुकर्यू मा तो मार नवा धर्म उतकन था जो ने चुब मार गे शेका करना नगा नगा, चुब कागल प्रपन्च रहित ना थे या बार्दो, क्या थे? लाच रुच्छत रहित ना थे આ દુનિયા લોકો નું કહેલું કહો છો તમે જાણેલું કહો છો એવું જાણેલું કઉ છું જાણે છું અલ્લા ની કુણી જેવું છે અલ્લા ની દાખલો કહું નવરાત છે મક્કા માં છે તે દસ પંદર આ દર્શન કરવા આવેલું તે દર્શન માં અંદર પહોંચી વળવું છે ને એટલે બાર લાઈન બંદુ મારે દસ પંદર હજાર માં મોટો મુસલમાન હતો મજબૂત ઓ બગાઉ ખાવા કર્યો ને ત્યાં આઠ હતી ને તે બાળા જેવો હતો ત્યાં વાગી વિચાર એટલે મેં બું ભાઈ એટલે કુણી કે મારી ગયું કઈ અલગ કુણી આગળ જાણ તો તમારી બરોબર છે પણ વાસ્તિક માં તો યોગેશ્વર કૃષ્ણ ને ઓળખવું પડે બાળકૃષ્ણ ને બાળ મંદિર માં ઓળખવું બાળકૃષ્ણ બાળકૃષ્ણ નામ સજા મળ્યું ને પેલો નાગરિક કૃષ્ણ ગઈ દહી ખાતા ખાય છે કે બાળ મંદિર ને માટે બાળકૃષ્ણ નો ધર્મ કેવાય અને કેવી રીતે પધલ થયું તેયું કાયદે બી તમામ લોકોનું કહેલું કેટલી બુદ્ધિમાન ઇટ સેલ પધલ થયેલું છે આ વિજ્ઞાન થી બુ થયું કેવું વિજ્ઞાન થી એટલું બધું આ ચમત્કારો આ એમાં છે કુદરત માં પહાડ તમને ચમત્કાર લાગે પણ વિજ્ઞાન છે વિધિ થાય છે કોણ ભરકો કરાયો વિધિ થાય છે કડાકા થાય છે શું છે તો પથરા છે ના વરામત્કાર તો કુદરત બઉ પગલ પગલ થયેલું ભાઈ આવો તો સમજાય અંતરદાહ એ અધિક્ષ તપ છે અંતરદાહ અંતરદાહ એ અધિક્ષ તપ છે અને નિદો કરીએ અંતદા હોય તો આ કેતે કેમેરા સ્ફાયર પોટલ ને ત્યાં સુવારે ને જે આપના એ શું ખબર ખબર નહી પડતી ખબર નથી પડતી હા રવિભાઈ દેખો આ તીસનતા બંધિયા ઇધે ભાઈ દો મારા હું મારું નામ કાત્ર એટલે મને આ રૂમ માં ઘર ઊંઘ નથી આવતી માટે ખેત નો પ્રતિબંધ વાણી કોણ બોલે જોયે માલકી વાણી મારી વાણી પણ હું બોલ્યો મારી વાણી એ થોડી પોઈજન જ કેવાય કે માલકી યુગની વાણી ઓરિજિનલ ટેબ્લેકર બોલે છે ઓરિજિનલ ટેબ્લેકર છે તમે શું જ્ઞાતા શું મારી વાત કામ લાગે એવું હોય છે આગળ કરાવીએ પછી કામ ના લાગે નીચે કરીએ બરાબર છે કામ લાગે ના આવ્યું